મને એવું લાગે છે કે આપણે બધા ભગવાન ને ભજીએ કે કઈ મરી જવાની ભય થી કે કઈ કોઈ લાલચ થી છોકરાઓ કૃષ્ણ ભગવાન ચાર પ્રકાર ના ભક્તો છે મારા અથાર થી ના ભક્તો છે કે બસ મારા છોકરા માટે સમજે ને એના જીવો કયા શું કહ્યું પોતાના અર્થ ને માટે પોતાના સાથ માટે ભગવાન ને બધે ભાઈ ભગવાન કરે પોતાના સામે આપડે ભગવાન કરીએ તો પેલે જ આપણને ખાવા ને તો આપણે ભગવાન ને સમજવા માંગી આપણને પહેલેથી જ કોઈ બતાવે આ બધી વાતો તો કે આપડે પહેલેથી જ ભગવાન સાચી રીતે ભજીએ ના તો પછી છેલ્લે બતાવે છે તમારે કોઈ ઉપરી જ છે નહી ભગવાન ભગવાન ભાઈ બેઠા છે અને એમને કઈ જોઈતું નથી એ શું કેશ આપું છું માત્ર બીજું બધું એની જવાબદારી પર કર્યા કરે કાય તો કરે ના ના કરે ને એટલે મારી પાસે આવે તો મુખમાં થઈ જાય શું કયું દાદા ભગવાન દર્શન માટે કયો હા કોનો પ્રશ્ન બોલાવાની દાદા ભગવાન કરવા છે દર્શન કરી અબડે દબડે દાદા ની આજ ને અત્યારે અત્યારે બોલ દાદા ભગવાન નમસ્કાર કરું છું બોલેવાદ આપું બોલે ત્યાં લખન થાય પછી શું બધા બોલાય અને આ બધા બોલશે બોલવાનું જય uda da bavana singleda o uda da bavana singleda o Yeah, God. આ દેખાય છે એ સ્વરૂપ તો સ્વરૂપ છે પ્રત્યેક સ્વરૂપી ગીતા બતાવ્યું ના થાય તો એ વિધમાં રહેવા શકી દેવા ગાય પછી કોઈ એવું કેર ના હોય તો પ્રત્યક્ષ ને મારી પાસે તમારા તમામ દુઃખો નાશ થાય છે આપણે ભગવાન હજાર નથી પ્રત્યક્ષ પતિ ના થાય થાય પ્રત્યે એના સૌથી ઓખા થાય તો અત્યારે કરી શકાય પણ સૌથી ઓખા ધ્યાનથી ના થાય આ બધું મોટા ઘરેખે પગવા કરતા તો આપણને એને જે વસ્તુ મળે આગળ આથી ભગવાન ની કોઈ પણ આવે ને લાભ જ મળે પણ એ છે તો લાભ આત્મા આત્મા ગમે એવા દંપતારા કરો તો કામ ક્રોધ બહુ વધે નહી ઘટે ઘટે નહી વધે ઉઠતા ખોરાક ના આપીએ ભૂખ્યા ભૂખ્યા નહી શકતા નથી જમાડવાનું બંધ કરજો આવે આ લોકો જમાડે તમે જ મોકલે કોઈ માણસ છોકરા પર્યો છોકરા ટીપી નાખ્યો છોકરો પસ્તાવ થાય ને પસ્તાવ ના થાય વધારે પડતું થઈ જાય તારે પસ્તાવ કરે પેલો તો પછી બાર કોઈ આવી કે આવું કઈ છોકરા થતું છે આવું કરતું છોકરા જોડે તમે ના જોકરો એ લાકનો જ છે એવું કે એટલે ક્રોધ ભાઈ જોડે કે બરકત નથી તો રહેવા જેવું છે ધીરા એ જમવાનું મળે એમ પેડે તમે એમ કહો કે મારી ભૂલ થઈ તો ક્રોધ ને ખોરાક ના મળ્યો કહેવાય એટલે ખોરાક તો ખોરાક આપી જ દીવાડે છે બધા છું કે અમારું તે સમજાયું કોઈ ને હંકાર નહી છે સર એ બધ અબડું બોલે છે એટલે ક્રોધે છે ને બીડી પીતો હોય એ પોતે કહેતો હોય બાર બીડી છૂટી જાય સારું આ બહુ ખરાબ વસ્તુ છે ને પણ પછી પણ રાતો નથી એવું કઈ કહેતા બધા માણસ રૂબરૂ માં હું શું કઉી નાખે ચાલ્યા મારે કેટલો નહી એટલે ભાઈ અંદર હમ જાય કાચર છે બીડી વીસ વર્ષનું એક્વું જોઈએ મારી ઈચ્છા નથી આથી બધી બની ગઈ જશે એવું ખુલ્લું કરવું છે અઢાર માણસ તો આપડું જાય ખાતર કઈ દે ના બીડી નું આધો જ્ઞાનીઓને જે વીસ વર્ષનું એક્સટેન્શન બની ગયું એટલે આપડે જમારીએ છીએ ત્રણ વાર જો એવું ના જમાડીએ તો જતા હે બિચારા થઈ ગયો ભાઈ ને કોઈ ને ચાલ ધ્યાન કોણ બધે સમય શું છે સમય શું છે સમય એ કઈ વિચાર માત્ર એક નથી અગર વિજ્ઞાન નથી સમય પણ કાયમ ના માટે જગત માં છ વસ્તુઓ સિકંદર છે તે છે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 હમ એ બધું સાચી વસ્તુ થોડું અમદાવાદ થોડું બધા તો બહુ વાર બે કલાક બે કલાક સારું પણ થોડું એના મૂળથી મૂળ ભૂલ સુધારા નય તો મોટી વસ્તુ છે દરેક વસ્તુ નવી જૂની કરનારું સમય છે ચાલો જીવ પેલો કર્મ પેલો તું તો કર્મ છોડી દે આપણા ખોટા કર્મ ગૃહ થોડી દે પછી તમે ચારા ખોટા બંને કર્મ એના માટે નિષ્કાઉન્ડ છે આ બુદ્ધિ દેખાતા કોઈ કોઈનો સસરો નથી કોઈ કોઈ નો છોકરો બાપે આજે આવો આવો ને અહીં આવો ને ચાલો અહીં અહીં આવો ને અહીં આવો અહીં સારું પડશે અહીં સારું પડશે આપણે સુરત ના સ્ટેશન ઉપર જે પ્રકાશ થયો તે ભગવાન ના કયા સ્વરૂપ ના દર્શન થયા શું થયું આપણે સ્વરૂપ ના હોય આવું આખે દેખાય સ્વરૂપ ના હોય આ દેખાય દેખાય એમને જ્ઞાન માં બધું દેખાયું બધા અમારા જ્ઞાન બુદ્ધિમાં નહીં બુદ્ધિ દેખાય છે બધી મોટી મોટો બુદ્ધિ દેખાય અને જ્ઞાનમાં તારે સર એટલે મેં કહ્યું કે હું ભગવાન નથી ભગવાન માંથી પ્રગટ થયા છે એમને જોઈ છે શું અને હંડ્રેડ પર્સન્ટ કરે છે અને તર્ આપનારા છે તર્ આપનારા શું કહ્યું એટલે ભગવાન છે તે ખરેખર ભગવાન આરુપી છે શું છે ખરેખર ભગવાન ભગવાન ને પામવા માટે આ રૂપીને પામવા માટે જે જ્ઞાની પુરુષ હોય એમની દર્શન થાય તો કલ્યાણ થાય જ પ્રગટ થયેલા હોય ન સ્વરૂપ પ્રગટ થયેલું હોય થોડું સમજાયું ભાઈ ને ના સમજાવી તો અહીંયા આવો ને આપણે વાતચીત કરીએ આગળ ભાઈ એમ કે છે એમણે થોડા વખત પેલા એમાં કહ્યું કેવામાં આવ્યું કે માણસ પોતાને બાયરી છોકરા માટે જે સ્વાર્થ કરે સ્વાર્થ માં રહે છે એટલે આ ભગવાન ની પ્રાપ્તિ થતી નથી તો કે બે બધું છોડી અને ખાલી પોતે ભગવાન ના પડે તો કે પોતાનો સ્વાર્થ ના કેવાય સ્વાર્થ સ્વાર્થ માને છે તે ભ્રાંતિ મારી તો શ્રાપ છે જ નહીં કોણ કેવાય મોકલે શોધખોળ કરે એ શ્રાથ પછી સંસારમાં પટકવાનું શોધખોળ પરાત કહેવાય પઢાર્થ બાપ છોકરા કમાય કરે બાપ કિંતા લેવા દેવા નથી શું કરે ખબર ને છોકરા જોડે કલાક લડીએ આપણે ખુબ ગાળો પડીએ તો શું થાય છોકરા કલાક તો આમ દાવો શું મળે શું કહ્યું છોકરા હતા થઈ બાપ ને છોકરો કઈ હોતો નથી આપણે એક જાતિ ભ્રાંતિ છે બહુ છે યાર શું કર્યું મો અમારે રહેવું જ પડે છિટકો જ પડે અને વાઈ જે બની હોય એને ચડાવી પડે ને દવાડો ના થાય તો બધા ને આગળ કઈ આમ જૈન છે બધી સંસ્કૃતિઓ છે આજે અનેક વાદો અથવા અનેક પ્રકારના થયા કાકા પૂછે છે કે દરેક ધર્મ માં છે દરેક ધર્મ માં શીખ ધર્મ મુસ્લિમ ધર્મ ખ્રિસ્તી ધર્મ બધા જાત જાત ધર્મો છે એમાં આપણા હિન્દુ ધર્મ માં હિન્દુ ધર્મ જુદા જુદા પંતને ને વાળા ને બધું થયું છે કયો સાચો ધર્મ એ સમજણ નથી પડતું તો આપો કે માટે અહિંસા પૂરેપૂરી સમજા હોય અહિંસા જે ધર્મ અહિંસા ની સદગોળ પૂરેપૂરું હોય તે ધર્મ ફૂલ કેળાય જેમાં અહિંસા ની સદગોળ શું આ બધા હિંસક ધર્મો છે અને બીજો પ્રશ્ન છે કે માનવ જીવન ની સાર્થકતા સફળતા કેવા ગણાય દાન ભજન કીર્તન કે પછી સેવા પૂજા કથા વાર્તા વાંચન તેમાં માનવ જીવન સફળતા કેવાય કાકાનો પ્રશ્ન આવી ગયો એમ ના પ્રશ્ન વાચન માં તેમ શું કરવાથી માનવ જીવન સફળ કરાય એમ પૂછે છે કોઈ હિંસા ના થાય ત્યારે આપડે લોકો ને ખબર નથી તેમાં હિસા થાય છે અને કોઈને દુઃખ થયું હિંસા કેવાય માત્ર કોઈને દુઃખ ના થાય એવું જ હોય ત્યારે દુઃખ નું ભારણ દુઃખ દે રહી જાય છે મારા સમજાવી ભગવાન ને કઈ ભક્તિની જરૂર નથી એના કરતા તમે શું કહે તો દુઃખ ના આપો તો ભગવાન હોય ખુશ હોય એ તો લોકોએ ભગવાન પણ પ્રાર્થના કરે કરે એટલે ભગવાન કરતા હોય કે જતા રહે છે ત્યાં ના જતા રહ્યા છું હિન્દુસ્તાનો અત્યારે એક બુક લખે છે જેમાં અહીંયા છોકરા પેરેન્ટ મારે એવું કરે અને મારી મારી મારી નાખે એવું કરે છે આગળ એને ચાઇલ્ડ એબ્યુઝ કે છે તો એક બુક લખે છે બોડી લેંગ્વેજ ઓફ ધ ચાઇલ્ડ એબ્યુઝ બોડી લેંગ્વેજ એટલે એના વર્તન ઉપરથી ખબર પડી જાય કે આ ચાઇલ્ડ એબ્યુઝ છે તો એમાં તમારો શું લખવું જોઈએ બાળકો છોકરાઓ એના મા બાપ તરફ થી બહુ ખરાબ રીતે વર્તન કરવામાં આવે ત્યાં સુધી બહુ મારે મારી નાખવામાં પણ આવે એવી રીતના છોકરા નાખે છોકરા ને પોતાનું જે પ્રકૃતિ નો ભોગ છોકરાઓ ને થવું પડે પોતાની જેવી પ્રકૃતિ હોય મા એનો ભોગ છોકરાઓ થવું પડે એટલે એના માટે ભૂલ થાય તો પીવાનું દારૂ પીવાનું હોય કોઈ પણ જાત ના સ્ટ્રેસ ને લીધે પછી ઘરે આવી ને છોકરા ઉપર કાઢે અને અત્યારે બહુ મોટો પ્રોબ્લેમ છે અમેરિકા એટલે એના ઉપર એક ચોપડી લખે છે એટલે એના ઉપર એક ચોપડી લખે છે બેન તો કે એના માટે આપનું શું કેવું છે એમાં શું લખવું જોઈએ આપની દ્રષ્ટિએ સરકાર માટે બીજું છે માબાપ જે ક્રૂર હોય હા શરીમ તો ક્રૂર બીજકાલે રહેતા કરી દી લે છે નિશંદિત છે ઘટેરાના પર સચ્ચા છે નાના સસરામ જે નાના સસરામ જે તો સર આર્પણ તો માબાપ ક્રૂર છે હ માબાપ કુછ નથી સંભે છે તો લો સ્પીકર અપલોડ કરીને કરી આપના એડવાઇસ સજેશન ધ चिल्ड्रन शुड બી સેપરેટેડ ફ્રોમ ધ પેરેન્ટ્સ દાદા એ બુક માં શું લખવા માંગે છે કે આ એબ્યુઝ છોકરાઓ હોય તેમનું વર્તન કેવું હોય જેથી પોલીસ ને ટીચરો ને ડોક્ટરો ને બધાને ખબર પડી જાય કે આ છોકરા ને એના પેરેન્ટ થાય પણ ખબર કેવી રીતે આ છોકરાઓ ને મા બાપ તરફ થી તરછોડ મળી છે એટલે છોકરાઓ કેવું વર્તન હોય કે એનું લક્ષણ હોય કે ખબર પડી જાય જે બધી સબ ઓ ગજળ હોય ઢોંગરા માં આવી બુદ્ધિ હોય પોતારી બુદ્ધિ ચાલે નહીં પોતાની બુદ્ધિ ના ચાલે બુદ્ધિ આઈ ગયું માં ભાઈ સી જાય છોકરાને મુજે ગेलो ભાઈ બુદ્ધિ સારી તે મુજે ગेलो ભાઈ હા ઓકે વોટ યુ સેઇંગ ઇઝ ધ બાય ધ चिल्ड्रन हु आर who are abused like this, their intellect is suffocated. Yeah. And so they can't act and make a decision on their own. They help, they will ask people, they have a low esteem kind and of. They have people? Yeah, like yeah. low esteem, yeah. Self-confident, yeah. no, no. yeah. yeah. lack of self-confident. They cell have cell lack of self-confident. So component. where is America going with AIDS, child abuse? Dada, she says, America is soothed, and she has AIDS called disease. અને આ ચાઈલ્ડ એબ્યુઝ એટલે પેરેન્ટ લોકો છોકરાઓ ને મારે છે તો અમેરિકા નું શું થવાનું છે ક્યાં જવાનું છે અમેરિકા એટલું સુધારો કરો ભવિષ્ય ભવિષ્યની જરૂર નહીં હેલ્પ કરી આપણું કામ દેખાય વાતચીત કરતા સભોગ લાગે એટલે પછી બીજા માટે જગ્યાએ મૂકી દેવું જોઈએ આશ્રમ ખોલી ને બરોબર અને પોતાની બુદ્ધિ ચાલતો હોય તો આપડે અંતરવા જવાનું he saying that instead of thinking about what is going to happen to america or anything just right now live in the present and do what you can do about it it doesn't have to know the future tell me why you're very impressed with indian families mm -hmm. how good they are to their children tell you kaise ke gana indians me jane che ane e e bahut prabhavishch indian families ma ke loko na chhokra no bahut saru dhyan rakhe che compared to american family આપણે જે કરીને લખી દે બરાબર એમ કે નઈ હજુ બીજું કઈ જોવા માટે જુદું રેટર્ન બનાવવું જોઈએ The public, they have a governmental thing. He? Right. He's, <coughs> he's saying that these children who are child abused, they should have a separate place to live, you know, away from the parents. <laughs> the government. The government, right. the government should take care of them. Government should take care of them in a way. And the other thing which he said a little before is, as long as the children are acting with their own intellect that, and they have self-esteem, they, they need not be taken away. But once they are so... બઉ પ્રભાવિત છે કે એ લોકો છોકરા ને બહુ સારી રીતે રાખે છે એના માટે આપનું વધારે કઈ આપ એના માટે કઈ વધારે સમજાવો ઓકે એ લોકો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 લોભ નથી છોકરાઓ છોકરા લોટ ઓનલી ફોર ચિલ્ડ્રન બટલેશન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 એ સફારી ખોંખા છોકરાઓ હરા હરા છે તો વારી ગતિ થાય છે છોકરાઓ સુ રાત આ છોકરાઓ હરા હરા છે એ તો બધું ગજેત товари પાસે ક્રિયાઓ 40 વર્ષ સારી ગતિ થાય છે એટલે આ બધા ના દસમ દરેક જો માર પાછે કરે ઇફ સાફ્ટ ઓન ધ બેસ ઓફ ધ ફાધર ઓર મધર ધ ફેર ધ ચિલ્ડ્ર રીડ ધ ચિલ્ડ્રન બેટર લાઈક વિલ ટુ values meant to Americans. He said, the values are the most important to our Americans. The values of the Americans are the most important to us. Not the way we see it. It is not possible. It is not possible. Not the way we see it. No way we see it. The way we see it. No way we see it. Yes. These beliefs, you said, are so different. They don't even have a belief in the world. See, the Americans don't have the greed, like Indians so. have. Don't have the what? Greed, greed. No, this is a fact now. Over-affection for the children. Over-affection. Over-affection for the children, and because and it is not from the beginning of the culture, cultural level, lower cultural level of the public in general. Mm -hmm. And it is because of that, that love for the...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 if you think about it children in raised them some it cost so much instead if the parents could be you thank know, <laughs> you to do the same thing better it might I work out and there also other problem you were radio show on this yeah and that yeah. is some government services and ah. government service wanna why nahi telugu dampiya pani ke to gra other tibumals you them tan kaari re ha okay and the other thing is saying is the government people who are dealing with this problem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 No he did it. Doesn't. Okay, I will give you one more space for that. आओ। हां। Done. Done. हां, done. So, can you come? Dile, dile pe nakas. हां, आओ, आओ ना। Okay, tumhe aao dile pe. जाओ भाई, अगर आप। है, चलो। प्लान लीदो छे। एक-दो एक बार करा नहीं लागती है। अपना बात है। हमें अपना बात है। કે એકદમ શાંતિ હોય અને ક્યાંક અચાનક જ એકદમ આવે ગાવેવાર એકદમ લોભ આવી જાય આપણે શાંતિ હોય પણ એકદમ અચાનક ક્રોધ આવી જાય લોભ આવી જાય કોઈ કોઈ સુંદર કોઈ સુંદર વસ્તુ જોઈએ તો તરત એવું થઈ જાય કે આ વસ્તુ મને મળી જાય હમણાં હમણાં બોલો આ તો સવાલ પેલા આમ આપડે બધું સમજીએ તેમ છતાં કોઈક વાર એવું થઈ જાય